ए आओ आओ हूं छू हुआ वार्ता कहनारो अरे वाबई आज है तो अहमदाबाद में बैठा बैठा युवराज भाई वार्ता सांभळे छे और एनी साथे हम सूरत में बैठा बैठा युक्ता बहन वार्ता सांभळे छे ओ हो हो તમને ખબર છે બાળ દોસ્તો આ યુવરાજભાઈને થપ્પો રમવો બહુ ગમે છે યુવરાજભાઈ યુક્તા બેન તમને પણ ગરબા રમતા આવડે છે તો સાંભળો આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ગીજુભાઈ બધેકાની વાર્તા છોકરો હતો એ છોકરો બહુ જ કાલો અને ઘણો જ પડપૂછ હતો પૂછપુછ કર્યા કરે બાપાને વારા ઘડીએ વારા ઘડીએ રોજ તે બાપની સાથે દુકાને જાય बाप ने कई न कई पूछा कर दीरा ने राजी करने जवाब आईपा करेलिया ने नाखूश करे नहीं दीकरा नाम घेलो कोई दिवस घेलिया ने न कर कोई दिवस खीजा न जाए હંમેશા ઘેલિયા ભાઈ ઘેલિયા લાગ્યો હો ભાઈ અને જે તે પૂછવા લાગ્યો એટલામાં દુકાન ની સામે એક લીમડાનું ઝાડ હતું અને એના પર એક કાગડો આવીને બેઠો અને ક્રા ક્રા ક્રા કરવા લાગ્યો हा भाई कगड़ो फरी वोको हाथ पकड़ी ने कहू बापागड़ो डोसाए जा दीकरो तो કાગડો જોઈને ખુશ થાય છે હા ભાઈ કાગડો જવાબ આપીને બાપ દુકાન ના કામમાં જરાક રોકાયો એટલે વળી છોકરાએ બાપ નો ગોઠણ હલાવીને કહ્યું જુઓ જુઓ બાપા જુઓ કાગડો બાપે ધંધા માંથી ધ્યાન કાઢી શાંતિ થી કહ્યું હા બેટા છોકરો કાલો અને પડ પૂછ્યો પોતાના કામમાં રોકાયો ત્યાં તેની પાઘડી ખેંચી વળી છોકરો બોલો બાપા કાગડો બાપે જરાય ચીડાયા વિના કહ્યું હા ભાઈ કાગડો છોકરો તો વેને ચડ્યો અને વડી પાછો બોલો જુઓ તો ખરા બાપા બાપે ચોપડો લખતા લખતા છોકરા સામે જોઈને હા હો બેટા કાગડો એ કાગડો છે હ થોડીક સુધી તો છોકરો કાગડા સામે જોઈ રહ્યો અને વળી પાછું શું સૂજવું એમ બાપનો ખભો જોરથી હલાવીને બોલો બાપા કાગડો બાપે જરા પણ ગુસ્સે થયા વિના કહ્યું હા ભાઈ છોકરો ગયો અને બાપ તો હા ભાઈ કાગડો છે હો હા ભો ભાઈ કાગડો છે હા ભાઈ એ કાગડો છે એમ બોલતો જ રહ્યો છેવટે છોકરો થાયકો बापा बोल बापागड़ो बापा बापा बोलते चोपड़ा बापा कगड़ो आ भाई का प्रमाण लखरो था तर बापे गणी जो बराबर एक सौ वार બાપા કાગળો લખાયેલું ચોપડો ડાહિયા વાણીયા ચોપડા ને સાચવી ને જૂના દફતરોમાં મુકાવી દીધું આ વાતને તો ઘણા વર્ષો વીતી ગયા હો યુક્તાબેન વાણીઓ છે ઘરડો થઈ ગયો હતો અને પેલો ઘે એનો દીકરો સઘળે બધે બધે ઘેલા શેઠ ઘેલા શેઠ થઈ પડ્યો અને એનું બધે બહુ માન હતું હો પરંતુ પેલો ઘરડો વાણિયો બહુ દુખી હતો ભાઈ એનો બાપો ઘેલા શેવા ચાકરી તો એટલે ઘેલિયાને કેવા લાડ થી ઉછેરો હતો એને યાદ આપવાનો એને વિચાર કર્યો એક દિવસ ઘરડો વાણીઓ લાકડીને ટેકે ટેકે દુકાને ગયો અને ઘેલા શેઠની ગાદી એ ચડીને બેઠો બાપને જોઈને દીકરો ચીડાયો અને મનમાં બબડ્યો આ ડોસો બળી અહી ક્યાં આવ્યો નકામો ટી જીવ ખાશે કહ્યું ભાઈ કાગડો ઘેલાસા તો ઢોસાના આ પ્રશ્ન વિચારમાં પડી ગયા અને બહુ ચીડાય ને બોલ્યા બાપા કાગડો ડોસા એ જાણ્યું કે દીકરો હવે બહુ ચીડાય છે પણ એ દીકરાની આંખ ઉઘાડવા આવ્યો હતો એટલે એ તો ઘણી શાંતિ રાખીને બોલો ભાઈ કાગડો ભાઈ તો એકદમ ખીજાયા ને ભભુ કેવું હા બાપા કાગડો આ એ કાગડો છે એમાં વારે વારે ભાઈ કાગડો ભાઈ કાગડો એમ શું ગોયલા કરો છો મને મારું કામ કરવા દો ને એમ કાગડા તરફ આંગળી કરી ને વળી પાછા ઠંડે પેટે કહ્યું ભાઈ જો કાગડો હવે દીકરાનો મિજાજ ગયો ગેલાસાનો એને વિચાર્યું આ ડોસો જે નકામો ભાઈ કાગડો ભાઈ કાગડો લેવા કરે છે નથી કઈ કામો બાપાજમાં અમસતા અમજતા તમે શા માટે ડબ કરો છો શાંતિ જરા હસી કાગડા સામે આંગળી કરીને વળી ડોસો બોલ્યો પણ ભાઈ કાગડો આ બાપા કાગડો કાગડો કાગડો હવે તે કેટલી વાર કાગડો કાગડામાં શું છે ભાઈ કાગડો એમ બોલે એ પેલા તો ઘેલા શેઠે એક નોકર ને અને કાગડો ઉડાડી મૂકવાનું કહ્યું નોકરે કાગડા ને ઉડાડી મૂક્યો પછી લખતો લખતો પોતાના મનમાં બોલતો બોલતો મોટે એને એક જૂના નોકર ને બોલાવી ને પેલો જૂનો ચોપડો કઢાવો અને પોતાના દીકરાના હાથમાં આપો અને એમાં તો ચોપડામાં તો બાપા કાગડો કઈ સંભળાવી અને દીકરો તો તરત જ બધું સમજી ગયો હો પછી તો આ ઘેલાશાએ દીકરાએ બાપની માફી માંગી અને તે દિવસ એ દીકરો મા બાપ ની ખરા દિલથી ચાકરી કરે છે તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ ભાઈ આવજો